અને પોતાના જાડામાં બતાવી લો નથી પોતાની કોને વિચારવા જાય ભગવાન કોને વિચારવા જાય છે ઈચ્છાતા હોય કે ભાઈ આવું બધું આવું પણ ભોગવું છે આપડા લેખેલું એટલું બધું થાય ક્યાં ક્યાં ક્યાં કરવા જાય થતું રહેલું ભર્યું ભરેલું હોવું જોઈએ આપડે ભરેલું કહીએ છીએ સંચિત કરવું છે પછી ગલન કરવું પડે છે પૂરણ ના થાય બંધ થઈ ગયું પૂરણ ના થાય તો છૂટ્યો છૂટ્યો એમનું કેવું जीव ने पूरन गलन रहू जगह जीव जन्म ले तो बंद नहीं तो पुरन गलन रहूज छूटाएज के प्रभाव एक जगह नो प्रभाव પ્રભાવ એટલે પુણ્ય ના પ્રભાવના પુણ્ય નો પ્રભાવ જાય જાય તો પણ કઈ જતું પુણ્ય હોય તો એવું થાય પુન્યાનુબંધી પુણ્ય પુણ્ય નું બંધુ પુણ્ય હા પાપાનું બંધી પુણ્ય બધા બંગલા બંગલા બધું મોટરો ગાડીઓ બધું પાપાનું બંધુ પુન્ય બંગલા હોવા થતો શાંતિ ક્યાં ગઈ છે આ તો કોણ બાબો બગે છે બાબા બાબો બગે છે દીકર છે ગયો તો આટલો બધો થયું પછી બે ઉંધા બે ખાઈ જાય કીડીઓ લોભી કહેવાય છે ઉંધા દુતારા કહેવાય હા લોભિયા ને દુતારા એટલે એના ભેગું કરું લક્ષ્મીજીને ભેગી નહીં લક્ષ્મણ નહી રાખવું લક્ષ્મીજી કારણ કે આ દ્વારા દ્વારા છે ને ઘઉં હોબાણ પાખ્યા રાખીએ તો બરાબર પાક્યા નહી હોબર ખાઈ જવા થોડું બ્રાહ્મણ ઓરવાળે આ મારવાડી લોકો શું કરે કે દર સાલ પાંચે પાંચ લાખ રૂપિયા નફો થયો હોય ભગવાન ને કામ વીસ ટકા ભગવાન ને ખે એટલે ઊગી નીકળે પછી આવતી સાલ પછી લઈ ખાય પાછું નાખી હા બધા મારા એક જ શીખેલા શું આ મંદિર બનાવે ભગવાન ને તો નાખેલા કેવાય આમ બિરલાજી મંદિર બનાવે એમ કે છે કે બિરલા નું મંદિર કોઈ ને કોઈ શહેરમાં ચાલુ જ હોય તો એને મંદિર નો જઠ મળ્યો મળી પણ ભોગતા મળી ભોગવવાનું ભોગવિર્તિ ભોગવાઈ ગઈ ને એટલી બાદ થાય એટલું બાદ થાય પણ આવતી જિંદગી માં પાછું મળતું જાય તેથી આવું બધું મળેલું ને ઓર થયું થયું શું મધર ટેરેસા ના મળે મુક્તિ ના મળે તો મારવાડી વાત મુક્તિ મુક્તિ ના મળે મુક્તિ એમને ભાઈ એ સેવા જ કરવા સેવા જ કરવા માટે બઉ કિંમતી ગણાય હા બહુ કિંમતી ગણાય ભગવાન કેવાય એ ભાઈ ભગવાન કહેવાય પુનિત મહારાજ છે ને આપડા અહિયાં કયા મહારાજ આપડા કયા અવતર કર્યું છે કે ભારત નો અવતાર મળ્યો તારા વિચારો પુર્ણ્યાનુમી પૂર્ણ વિચારો ફરી પાછું દઉં હતી એટલે આમ કરતો નર્મદ થતો જાય નર્મદ થતો જાય વાય વાય ને લઈ લડ કરે વાય વાય કરે લડ કરે નારાયણ થતો જાય નારાયણ પ્રશ્ન ભગવાન એ રીતે થયા નારાયણ આપડે ઘેર વાપરીએ ને એ ઘટના ખોટ ના થાય બઉ બંગલો કર્યો એમ નથી બંગલા ની અંદર સાધનો બધા ખોટા મોફ ના વ્યા કરવા અને રંગ ચોપડ ચોપડ કર્યા કરવો સાધો નો બંધાઈ ગયો બંધાઈ ગયોગવાની વાત ગમી એમને અડધો કલાક કાલા ખાય જે પૈસા જતી વખત દુઃખ ના દે એ પૈસો સારો જતી વખતે દુખ ન દે તે પૈસો ગયું હા એ પૈસો વાંકો પેલા તમે બે રૂપિયા લઈને કન્ટ્રાક્ટ તમારે પૈસા છૂટ થોડી હોય બે રૂપિયા છ હાથ ભાઈ બંધ આખો જાળવો નીકળે બરાબર છે બે રૂપિયા ચાર પડે બાર પડે બધું ચાર હાથે બે પાંચ રૂપિયા નો ખર્ચ કરીએ આખો કર્યા કરો સો નીકળ્યો છે આપડે ફ્રી કોફી છે શરીર ને નુકસાન કરનારી ચીજ આ દેશ માં હોય તો ફ્રી બરાબર આ દેશ માં નુકસાન કરનારી ચીજ હોય દેશ જેની ચામડીના તાપ થી લાવી પડે છે આપડા <coughs> <coughs> ભૂત વર્ગે માણ નો માણ ગમે દેખાયા ગયા પતિકેટ ના ભૂતો એ તો દુનિયા સંકળાય છે પેલા આપડે જાત ના જવું પડતું હતું તો ફીલ જતા હતા હવે ઇંગ્લેન્ડ જવું હોય તો રસોઈ કરીને જેવું આવું છું ના એટલે સંકડાઈ ગયા આપણે एक, एक संस्कृति पर असर थवा मेरे कार સંચિત કરેત ભોગવતી વખતે પ્રારબ્ધ કેવાય અને ભોગવતા શિલક માં હોય તો આવ્યું નામ પ્રારંભ એમનું નામ પ્રારંભ એટલે જે ફળ આપવા માટે તૈયાર થયું એ પ્રાર્થ કરાય જે કરાય અને જે ફળ આપવાના ખેતરમાં આવડી તુવેરો છે એ સંચિત કહેવાય એકને તુવેરો બધા બેસાડ કરે છે એ સાથે પ્રાર્થ કરાય શું કાપી નાખવાની હા એ કાપી નાખા અને આ સંચિત અને ભેદ રેખા મને સંજે તો કલ્યાણ થઈ જાય એક જ્ઞાની સિવાય બી કોઈ સમજે નઈ પોદના લોકો કરે બગમાંથી જે થતે છે એમનો કેવું છે કે પુરુષાર્થ અને प्रारब्ધ વચ્ચે કોઈ રેખા જેવું નથી બેટ રેખા નથી ખરી રેખા વગેરે તો હોય જ નહીં દુનિયા કોઈ વસ્તુ રેખા વગર તો હોય જ નહીં રેખા વગર ન હોય બે નામ જુદા પડે અને બે રીત છે એકા હોય હોય પાણી બોણ હોત એટલે ઉતી એ દુનિયામાં હોય બરાબર છે તો કે પૂછો તો દી બે એક નાની પૂછતા આ બે નાની પુરુષ જાણે કેવી રીતે રેખા હોય શકે એમનું કેવું છે કે પુરુષાર્થ અને પ્રારધ માં રેખા કેવી રીતે પડે પુરુષાર્થ અને પ્રારધ માં રેખા કેવી રીતે પડે રેખા નહી રેખા એટલે તો તારી બાઉલી સંધ્યા થી રાત્રિ સંધ્યા સુધી પડે હા પડે સંધ્યા સુધી પડે બે તબારી વા કે આવી જુ છે નામ જુ એટલે ભોગવતા ભોગવતા પુરુષાર્થ કરવો હોય તો પુરુષાર્થ કરી માણસ પુરસ્થ કરે તે પુરુષ થઈને પુરુષાર્થ કરેલો આત્મા પ્રાપ્ત પ્રકૃતિ જુદો પડી પ્રકૃતિથી જુદો થઈ ને પુરુષોત્તમ થવાનો પુરુષોત્તમ થવાનો પુરુષ થયો માટે પુરુષોત્તમ થશે રાતે હરાુલા ચંદુલાલ ઉઘાડો થશે અલગ કયો છે સુરત થી આયા કોણ છે બરાબર ઉગડે ઉગાડે નઈ નકર પછી ઉગાડે પછી પાંચ સાત શું કે આવો પછી એની પર બેહાડે સારી રીતે બેસો બેસો પાણી દીયા ઝગ્ત હા આવો બધા કે પણ મનમાં શું થતું હેથી પુરસાર્થ એ પ્રાર્થ શું કર્યું પ્રાર્થ ભોગવ્યું પ્રારંભ અને થોડી થોડી થોડી થોડી પેલા સમજી ચાનું કે છે બોલે ને ચા પણ થોડી થોડી કે છે અત્યારે ચાબા અત્યારે બહુ થઈ ગયું પુરસાદ બગાડી એટલે શું કરવું જોઈએ આવે કે તો સ્વાભાવિક કાળ એવો વિચિત્ર ખરાબ છે કાઢો દબાણ છે એટલે માણસ ને વિચાર આવે આપડે શું કરવું જોઈએ આઈ ને રહ્યો છે અને બગાડી કરવું મન બગાડી એટલે આવતો બઉ બગાડી પુરુષાર્થ કેવાય સુધારો પુરુષાર્થ કેવાય હા એ ધાંતિ ન ભ્રાંતિ નો પુરુષાર્થાય કે પછી પ્રારબ્ધ માં ચાલી જાય ના વિચાર ના એટલે એ પુરુષાર્થમાં જ થાય પછી પ્રારબ્ધ ના કે એવું બી પ્રારબ્ધ લાવ્યો હોય તો એને આવો સાચી રીતે જ બેસાડે એમ ના કે ક્યાંથી મૂવા ને સારા વિચાર આવે સારા વિચાર રાજય એટલે જ કુતરાુત્યો આખી રાત સમારીમાં રેકાડે પ્રારબ્ધ સારું થયું પણ એ કઈ તમારું ટેસ્ટિંગ થયું ના કહેવાય ના ગમતો આવે ત્યારે ત્યારે સાચો પુરુષાર્થ પણ થાય નથી ભાવ બદલ કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ભગોભી ગયા હોય ભણ ખીજડી ને ખાતું છે ભાવ ખાવાય ને તો આપણને આનંદ આવે સમજ છે પણ ભૂલ કરતી વખતે સમજ નથી રેતી પાછી ભૂલ કરતી વખતે સમજ નથી રહેતી પોતાની જયારે પરીક્ષા થવાની હોય ત્યારે પાછું ભૂલી જાય છે બધું પોતાની ભૂલ માં આખું જગત એમાં જયારે પોતાની ભૂલો દેખાશે ત્યારે ભગવાન પોતાની ભૂલો બધી દેખાવા છે ત્યારે ભગવાન ભૂલો દેખાય તો જાય દેખાય સામાન ભૂલ જોઈએ ગુનો છે સામાન્ય ભૂલ જોવી ગુનો ખરેખર વાસ્તવિક શું થાય રથ માં વર્લ્ડ માં કોઈ જીવ કિંચિત માત્ર દોષિત છે મારી મારી ભૂલ થાય છે મારી ભૂલ થાય ખબર પડે ને પડી જાય દોષિત નથી દાદા ક્યાંથી દોષિત નથી દોષિત દેખાય છે મારે કઈક મારી ભૂલ થાય છે લુગડું ચોખ્ખું કરી નાખે ચોખ્ખું કરી નાખેસો છે પણ એમ કહીએ કે કોઈ દોષિત નથી એવું દાદા કેસ હજાર રૂપિયા લઈ ગયો નથી તે દોષિત ખાતરી થઈ ગઈ છે દાદા ને એ તો એમ જ કે ના એ વાત જ હાથી છે આપડી જ ભૂલ થાય આપણે પોતાની ભૂલ ફરી કાઢે એ માણસ પોતાની ભૂલ ફરી જે આપડા આપણે જ સંભાળ્યા હતા કેતા ભગવાન આય કે સારું કામ થશે કામ સારું થાય લોકો હવે કામ કરવાની મજા આવે આનંદ પડે ચર્ટી ની નિશાની હવે તો જ્ઞાન થયા પછી કામ વધારે ચર્ટી ની જવાબદારીઓ મળતી હોય તો એક અભ્યુદય કહેવાય ને અભ્યુદય કરવાનો ચાન્સ મળ્યો કેવાય કે નહી લોકોમાં દાદા ભગવાન જોવાનો અભ્યુદય કહેવાય એમનું કેવું છે કે મોક્ષ ની રૂકાવટ થઈ અને એમની સામે જે કોઈ આવે કમ્પ્લેન લઈને કે વાંધો લઈને આવે એમાં દાદા ભગવાન દર્શન કરીને કામ કરે એટલે અભ્યુદય તો થયો ને એમને કેટલા બધા દાદા ભગવાન જોવાનો ચાન્સ મળે ઉપર ઘરે માણસો આવે ઓફિસ માં માણસો આવે ફાઈલો ની સંખ્યા વધારે ફાઈલ ની સંખ્યા ઘણી વધી ગઈ એમની જે બધી ફાઈલો હતી એની સંખ્યા વધી ગઈ ને કોઈ ને કઈ પણ કેવાનું છે આવે એમને માટે મારે કામ કેટલું છે એમાં વચ્ચે બે અઢી કલાક ભલે છે એટલા આરામ ભલે નિવે છે કામ પણ એક જ્ઞાન થયા પછી આવું થયું ને આ જગ્યા મળી નેગોવી જાય આમાં તો કદર કરશે કદર કરશે હા જ્ઞાન થયું છે ને લોકો સમજે છે रस गणो पड़ो रणो पड़ोत कोई तो સાચા ફૂલો બહુ ઓછા લોકો ને મળે છે સાચા ફૂલો બહુ ઓછા લોકો મળે છે સાચા ફૂલો મળે છે છે આ બધું બધી હિન્દુસ્તાન માં કેટલા ભિખારી કેટલા ભિખારી વધારે મહાપુન્ય હોય તો ભેગો બાજુ માંથી પસાર થઈ જાય તો એ દર્શન થી વંચિત રહી જાય બાજુ માંથી થઈ જાય તો તમારા દર્શન થી વંચિત રહી જાય પુન નો હોય તો નિરંતર યાદ નિરંતર યાદ રાખ્યા કરે છે ઓછામાં ઓછા પંદર હજાર આપડે હજુ આક્રમણ વિજ્ઞાન એવું છે ઘણા લાખો રૂપિયા માણસ નું કામ કરશે આપડે अपन खबर नही पड़े बध चाल करतु लगे तकलीफो पड़ती थी एमनो करव पड़ता है સાચી વાત ઊંધું પડવાયું થઈ જાય ના થાય તો વધુ નઈ આપણને કોઈ વખતે સાચ ટકા ના એ થાય એ છતાં એના ભાવ ઉપર કઈ પણ થાય એટલે વ્યવસ્થિત મગજમાં આવી જાય છે આવી જાય આપણું ગાળે લાગે હોય ત્યારે થાય ઓર્ગેનાઇઝિંગ સારું હોય એક કલાક માં તો કરી શકે प्रोडक्शन तो आवाज निकली जाए निकाय અને અંતરાય પાડે અંતરાયું કેવી રીતે એ અંતરાય પાડે અમારે નિમિત્તે લોકો લોકો ખુ થાય લોકો અખાયા કરતા કારણ કેવું આપડે વિમાન છે માલ બહુ ઠાકી ઠાંસી ને ભરેલો છે આગળ બચ્ચો રહી પણ નવી જાતિ એક બચી હોય કથા ગમંધીએ ફેલાય છૂટકો નથી માર તો હવે આવી રહ્યો છે એતો છૂટકો જ નથી એમાં પણ આ વાતાવરણ જો છે ને જોય છે बनो मड़े बनो मड़े मा एक हरीफाई चलेकेंद्र चले जुदा जुदा संप्रदाय बुला એ નડે છે આ વસ્તુ મેળવવામાં સારું બ્લેન્ક પેપર હોય તો સારું કહીએ તો ઘણું થાક સુરત માં જે મુશ્કેલી છે ને એ સુરત ના લોકો સામાન્ય રીતે ધર્મ માં વધારે માને એટલે બધી છાપ બધી જગ્યા ની એમને મળેલી છે એટલે મુશ્કેલી પડે છે ભરેલો છે અનેક લોકો ચર્ચા થાય કેવડી મોટી પુનસારી અમેરિકા ગયા છે એમનું જુઓ માં જાય છે કોઈ નઈ નહીં સરસ વર્ષ લઈને ક્યારે બધી જોવાની ગાયો છે ગાયો સુરત સ્ટેશન જ્ઞાન થયેલું ને સુરત ના ડિસ્ટ્રિક્ટ સારું લાગશે ના ડેરાસર બંધાયા પછી વાતાવરણ પૂછતા હતા અમે શ્રીમંદ્રમી ના માનતા હોય તો કૃષ્ણ ભગવાન માં અમારા થી મદદ આપી શકાય જુદું બોલો જુદા પૈસા લેવાના આજે તમને પ્રશ્ન પ્રકૃતિ હોય તે પછાજુદા હોય હેરોડો બરાબર બરા સાજીલા આ લોકો હો હો ના પોતાને મત પર લઈ જાય મત પર લઈ એને એને ગુને છે એનો ગુનો નથી એને તો જે મગ પછી એરો એપાસ તો આવશે પછી એ વાયકે છે હેરોંતા આને કહે તો આડા શું છે જડે તો બહાર જાય એવું નહી મકાર તૂટવા માટે તો મકાન વધારે મત નો નશ્રમ એટલે શું કર્યું લોકો ઘેર છ મહિના કંટાળ્યો હોય પંદર આશ્રમ પડી દઈશું ખાઈ છું પીરા કરી ઘણું બંધ ગયેલું તો પાંચ લાખ રૂપિયા ખર્ચ કરવા ત્યારે બધી દઉં ના ના મારે આશ્રમ પંદર હિન્દુસ્તાન ના મનુષ્ય બધા જે ભણતા હોય છે ને બધા તે આપડે તો એક જ પીરિયડ રાખે છે ભંગ કરે છે એવું ના હોય બરાબર બિજાત નો હોય પોતાના પોતાની જાત શ્રદ્ધા વાળો હોય એવું હોય શું શ્રદ્ધા વાળો પૂરો એને પૂછતું છે વડોદરા માં અનેગન વખતે બોલાયું આશીર્વાદ આપજો તૈયાર થાય બધું તો હજી થાય ખૂન છે તો હજી રેસે વાત કરતા હતા કે દાદા ભગવાન દેખાય છે પણ જયારે આ જે જ્ઞાન આપ્યું ત્યારે એમનો અવાજ તો જાણે એટલો મોટો સિંહ ગરજાના જેવો લાગ્યો એમ એવું એવું કેતા બધા